યોહાનની લખેલી સુવાળતા એનો પંદરમો અધ્યાય યોહાનની લખેલી સુવાળતા અધ્યાય હું ખરો દ્રાક્ષ છું અને મારા પિતા માળી છે મારામાંની હરે તેને તે કાપી નાખે છે અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તેને શુદ્ધ કરે છે જે વચ્ચો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો તમે મારામાં રહો હું તમારામાં રહીશ જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી નથી શકતી તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી નથી શકતા હું તો દ્રાક્ષ આવેલો છું ને તમે ડાળીઓ છો જે મારામાં રહે છે અને હું તેનામાં તે જ ફળ આપે છે કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓ બળી જાય છે જો તમે મારામાં રહો અને મારા વચન તમારા જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે તમે બહુ ફળ આપો એમાં મારા પિતાને મહિમા મળે છે અને તેથી તમે મારા શિષ્ય થશો જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે તમે મારા પ્રેમમાં રહો તેમ હું મારા પિતાની આજ્ઞા ઉપાડીને તેના પ્રેમ રહું છું તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે મેં તમને એ વચનો કહ્યા છે મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો પોતાના મિત્રને સારું જીવ તે કરતા મોટો પ્રેમ કોઈનો નથી જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો હવેથી હું તમને દાસ કહેતો નથી કેમ કે પોતાનો શેર જે કરે છે કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે જેથી તમે મારા નામે જે કઈ પિતાની પાસે માગો તે તમને તે આપે તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞા આપું છું જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા ગાંવ તેને મારા પર દ્વેષ રાખે છે એ તમે જાણો છો જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત પરંતુ તમે જગતના નથી પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે તે માટે જગત તમારા પર દ્વેષ રાખે દાસ પોતાના શ્વેતથી મોટો નથી એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો જો તેઓ મારી પાછળ પડ્યા તો તેઓ તમારી પાછળ પર પડશે जो मचन पड़ाया तो पड़से बार नाम खातर ते कर मोकलना ओखता नहीं जो हूं आत न होत तोप न लगत हाप संबंधी कई बहुत नहीं जो मरा द्वेष राखे मिता पर द्वेष राखे कामों बीजाओ कर न होत તો તેઓને પાપ ન લાગે પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયો છે અને દ્વેષ રાખ્યો છે પણ તેઓના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે તેઓએ વિના કારણ મારા પર દ્વેષ રાખ્યો છે તે પૂર્ણ થવા સારું એમ થયું પણ સંબોધક એટલે સત્યનો આત્મા તે પિતાની પાસેથી નીકળે છે તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ તે જયારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે અને તમે પણ સાક્ષી આપશો કેમ કે તમે આરમથી મારી સાથે છો